સમજે કોણ મૂંગ ને સ્વપ્ન કેમ બોલીએ કે કેમ કરીએ કેવું ક્યાંય આગળ કેવો હરક કાઠવો ક્યાં આજે સ્વપના આવે માગવાન કઈ દાખલો પડે ને એમાં અમે નથી આગળ વાતો કરી નથી મનમાં થાય અને પાછું તમે ગ્રસ્ત હોય તો પછી ગયું તમે તો ગ્રસ્ત કેવાય એટલે આ મારું તો એને જોતો જ નથી એમ નક્કી થઈ ગયું એ માથા કુટ કરાય ના આ બધા એમ કે આ તો બધું સર્વોપરી છે અંધારું ઘોર છે રાત્રિ ના પતંગ હોય ઈશ્વર ને ઓળખવા માંગતો નથી પેલો તો ઈશ્વર ને ઓળખવા જ માગતો નથી હવે એને આપણે શું વાત કરવી એમાં શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સમાસ બે હજાર ચોવીસ નો માર્યાસી સ્વામિનારાયણ આય નમો નમ શ્રી હરિ કૃષ્ણ નમો નમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ પછી વળી નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે એના વિશે એ જે ચાર વાણી તેને કેમ સમજવી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ વાર્તા તો બહુ મોટી છે ભગવાન જ એમ કે અને અતિશય સુક્ષ્મ છે ભાગવત ના એકાદશન શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે તેને સંક્ષેપે કરી કહીએ તે સાંભળો એક તો એની છે એ વિસ્તાર થી નહીં કહી સંક્ષેપ માં પુરુષો ભગવાન જે સહસ્ત્ર સહસ્ત્રળ નું કમલ તેને વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા આપડે શેઠ ને પૂછીએ સહસ્ત્રળ શું તમે જુના સત્સંગી છો અને મોટા મોટા નો સમાગમ હોય તો તમારો વાંક નથી ને અમે જાદા લાકડા મૂકી દીધા લાની બા કોઈ આવે નહી સમજે ક્યાં એ અભણ જમાનો હતો શ્રીજી મહારાજ આની મોટા સાધુઓ અભણ જમાનો હતો છતાં અભણ લોકો સમજી ગયા આજે ખબર નથી કારણ કે કોણ કેમે સમજાવે એ બી ના બઉ તો ક્યારે મનુભાઈ જમી લો ઉતારો થઈ ગયો પછી તમારી કાંઈ મરે આવો તો પણ અમે જ ઉઘાડી વચનામ તો ને અને તમે તમારી મેળે વાંચો તો હું ખબર પડે સમજ નથી ને કામ જ આનો વિશાળે છોકરા હું કામ જાય ભણવા જાય છે માસ્તર ભણાવે તો ભણે ત્યાં મંદિરે હાજરી પુરા ભણાવી નથી પણ એવું અમે ગોખાવી દીધું અમે કલ્યાણ થઈ ગયું પેલા દર્શન ને માટે ને માટે માસ્તરો ખોવાઈ ગયા મર ને કોઈ દેખાતું નથી મારી પાસે ઉજળ નિશાળો પડી છે અને આ કઈક સમજુ તો ઠીક પણ કઈ ઉત્પત્તિ પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજ પુરુષ ના મસ્તક ને વિશે રહ્યું છે સહસ્ત્ર પ્રવેશ કરી ને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા પછી કરી આજે એક દીય નો સમજાય આનો અભ્યાસ છે એ અભ્યાસ આની આજે મેળવું ચોપડીમાં નો મેળવો હા સહસ દળ નું કમળ छ चक्री आटल सुधी चार आठ पांखड़ी फोर पाखड़ी बतरीखड़ी चौहान सहस्रता आ ब्रह्मांड जेने रेचु एवा भगवान प्रवेश कर अक्षर ब्रह्मात्मक नाद खेलो નીચે આવ્યોગે ત્યા ના કમળ અધોમુખ હતું એ ઉર્ધ્વમુખ થયું ત્યાંથી હૃદય પાછો આવ્યો એમ નળમાં પાણી હોય ચડે અને અહીં આવ્યો ત્યાંથી અહીં આવ્યો પછી અકાર ઉકાર મકાન નીકળ્યો અહીં ચાર પ્રકારની વાણી છો ને બપુ સમજો ને કઉસ એક દિણ નો સમજાયું અભ્યાસ નાભી કંદ ને વિશે જે નાદ થયો તેને પરાવાણી કહી શું કહ્યું વિરાટ પુરુષ ના નાભી કંડ માં જે સહસ્ત્ર કમળમાં ભગવાને નાદ કર્યો અને નાભી ના જીવનમાં એક દ્રષ્ટાંત એવું આપ્યું આ પ્રકરણ માં કેળા હોય ત્યારે શરૂઆત ઉદાહરણ આપીને થોડું સમજાવવાનો પ્રયાસ તમે કેળા ને બરાબર ઓળખો ને કેળા જન્મેન કેમ મોટા થાય કાગળમાં લખેલું ના ફળ છોકરા નું શું સમજાવું નહી આ કઈ એક નો સમજાય બોલો કેમ ચંદ્રકાંત ભાઈ સમજાય જાય સ્વામિનારાયણ ભગવાન સમજાવે સર પણ આપણે નકામું ને ભગવાન સમજાવે તો આપડે કામ નું નથી આ તો કદાચ સત્સંગમાં વંચ હોય તો આપડે આ કામ નથી મારા તત્વ નો આવે તો તત્વો નું ચૂંટણ કથા નહી પરાયણ એટલે ખબર ખેડુ બેઠા એ સમજી જાય એટલે પરાયણ મૂકે અને સમજે ખેડુ હોય એ જો એ સમજી ગયા માથું લઈને પરાયણ પરાયણ માં હોય એક છોટ એની પાછું દેજો ને એની પાછું દોડવું પછી આમાં પરાયણ થઈ ગયું પાર પરીક્ષિત કરતા પાર આજે પરાયણ એટલે છોટા મૂકી રાખે ને હોય કોઈ વાંચતો નથી આમ તો અલગ મલગ ના એઠા ખવારી અને પૂરું કરી છોટા મૂકીને જે કરે અને તે પરવાણી જે તે વેદની ઉત્પત્તિ ને અર્થે પોતે ભગવાને બીજ રૂપે કરીને પ્રકાશિત છે વેદ ની ઉત્પત્તિ શબ્દ રાશિ તો કર્યો છે હવે તેજ ના પ્રવાહરૂપે કેવી રીતે સાથી નથી કરતા તમે કઉર બોલો એટલે આ વ્યાકરણ માં અર્ધ માત્રી છે એવી એમ અર્ધ માત્ર માત્ર ઉચ્ચારી પણ અર્ધ માત્ર આખી નથી એને ઉચ્ચારવી કેમ વિચાર કરવો પડે બરોબર मुख पवी दूध जमीन मेले दड़े पानी पृथ्वी ना होग फूले એમાં ફૂલવાનું આવે પછી પશ્ય મધ્યમાં અને વહી ખરી અહીંયા આવ્યા પછી પાંદડા નીકળ્યા બધા એનું નામ વેદ હતું શું પામી નામે અકાર ઉકાર અને મકાર એ ત્રણ વર્ણ રૂપે થઈ ને રૂપે થતી હવી ને પછી બાવન અક્ષર રૂપે થઈ શું કયું પેલી શું થઈ મકાન ઓછા નથી નીકળ્યા એમાંથી રૂપે થઈ તમે આમાં અનુમાન કરો ને માલિભાથી તને પછી બાવન અક્ષર રૂપે થઈ ચાર વેદ રૂપે થતી હરી એવી રીતે વિરાટ પુરુષ ને વિશે પરા મધ્યમાં અને વૈખરી જીવ ના દેહ ને વિશે પણ ચાર વાણી કહી સાંભળો જે એના એ પુરુષોત્તમ ભગવાન બીજા નો એ જીવને વિશે અંતરિયામી રૂપે કરી રહ્યા છે અને એ જીવ ની જે ત્રણ અવસ્થા તેના વિશે સ્વતંત્ર થતા અનુસ્ચિત છે સ્વતંત્ર થતા તેમાં જીવ માં અનુચ્છિત અવસ્થા કઈ તું અને એના એ પુરુષોતમ ભગવાન જીવને ને વિશે અંતરિયા રૂપે કરીને રહ્યા છે અને એ જીવને ને જીવની જે ત્રણ અવસ્થાની ચોપડી ની આરે ન માપરે માપુ એ જીવની જે ત્રણ અવસ્થા એને વિશે સ્વતંત્ર થકા અનુચુત છે સ્વતંત્ર થકા અનુચુત એટલે અવસ્થામાં શું અવસ્થા એ ભગવાન જેમ વહી રાત માં ચાર પ્રકારની જીવ માં ચાર પ્રકારની કેવા પેલા એ ભગવાન પેલા ઉજા માં પરાપર સિંધી મધ્ય માં વહી ખરી કહેવામાં દળ નું કમળ ત્યાંથી પછી મોટું હવે માણસ ની વાણીમાં કેમ રિયો છે સ્વતંત્ર તનુચિત પણ છે એવા જે ભગવાન તે જીવના કલ્યાણ ને અર્થે પૃથ્વી અવતાર ધારે છે જો આમથી આમ લઈ ગયા વૈરાજ વૈરાટ ને જુદી રીતે છે આ મનુષ્ય માટે જુદી રીતે છે જીવ ના માટે આ ભગવાને કેમ કર્યું છે એની વાત બોલો આ તમારું આર્કીક નકશા તણો ને આ ભગવાન નકશો છે બોલો कोई वस्तु क्या भगवान अनुसूत अनुतु हम, हम, हम अर्थ निकले, निकले नहीं पदार्थ आजेदी बनो जड़जनक अनुस्युत ज्या होगवान अनुस्युत પાછળ જેમ દોરો જન્મી અથવા બોલો દોરો ભગવાન નો હોય દોરો હોય તો એમાં ભગવાન હોય અહી અનુસિત કહેવાય પાછળ એક સેકન્ડ નો સોમો ભાગે પાછળ એમ નહી પાછા પાછળ નહી અને છે પાછળ પાછળ અનુજ છે શું આ ઉત્પન્ન થયું એટલે અનુસૂત ભગવાન તો પાછળ ક્યારે આવ્યા એવો પ્રશ્ન ન કરાય અનુજ હારે સો પ્રવેશ કર્યો કપડામાં એટલે દોરો હારે હાલ્યો આવે સાં જગત સર્જન થયા પછી અનુપ્રમ રૂપે આપડે જાજુ નકાર માનનારા પાદરૂ પડી જાય કારણ કે બુદ્ધિ ઘર્ષણ તો કરે નઈ બુદ્ધિ ઉપયોગ કોઈ કરે નહી એક કોઈ લોઈલો હલકું ગોઠવી દે છે એટલે એને નો ફાયદો પડે એનો વિવાદ જ પેલો નો પડે કારણ કે એની બુદ્ધિ અવકાશ નથી ને પ્રવેશ કરે કેવી રીતે જાગ્રત સ્વપ્નપણે આ જીવને જાગ્રત સ્વપ્ન અને સુશુક્તિ સાથે સંબંધ લીધો ઓદય કંઠ અને મુખ માં અને એ જીવની જે ત્રણ અવસ્થા તેને વિશે સ્વતંત્ર થતા અનુસ્યુત છે એ કોઈને પડ નથી સ્વતંત્ર થતા એવા ભગવાન મનુષ્ય સર્જો મનુષ્ય નો આત્મા અને વૈરાટ નો આત્મા ઈશ્વર એ બે ને જેને સર્જા એવા ભગવાન તે જો એની સાથે સંબંધ જોડે છે જીવના કલ્યાણવાયર્યો આપડે કરો છે ને આપણા માં હાલે છે ને બધું અને એને જ્ઞાની કેવાય કારણ કે માથા આમાં કરે સ્વામી બોલ્યા એટલે બરાબર હવે આને ક્યાં સમજાવું તમે ખેડુ નહી હો શેઠિયા એ લાખો રૂપિયા કમાવા માં બુદ્ધિ વાળા ખરા આમાં ક્યાંથી હાલ ભાઈ હાલે કે જો આવડ્યા સાધુ વાવી ગયા શેઠિયા ને થોડુંક આ જગત નો ના પણ છે એટલે એની બહાર નું ના ખરું અને ખેડૂત આમાં જ આવત ને સ્વામી જાય એટલે એ થી આગળ કઈ ના મળે હવે એને ક્યાંથી જ્ઞાન થાય કે માલી વાત અને જ્ઞાન થયું નથી અને પછુ જ્ઞાન કરવું શું જ્ઞાન છે નહી અને જ્ઞાન ની વાત કરવી હવે હું નીકળી અને આવડા પાંચ પચીસ જણા ન સમજે એને માથા હલાવ્યા હવે તો બરાબર કે છો આને માન આવી ગયું મારા જેવો કોઈ સદપુરુષ નહી લે અને આવડા ગીર રાજી ગયા એટલે આપણું કલ્યાણ થઇ ગયું આ જ્ઞાન એને કેતી હોય ઈ કોઈ સ્વામી નારાયણ બતાવ્યું તો આપણે આપડે પૂર્વ શોકાણા હોત તો તમને જલેબી કરતા આવડે કઈ ના આવે અને એમાં કોક ને આવડી જાય જોવા જયારે આવડે તો ભાઈ હારો લિયો એમાંથી હોનું કાઢી ગયો ખરા ગમે એટલો ઘસો મારી બાજુ કરે બીજું કઈ નો લીધું એમ આજ ની આધુનિક આ વિદ્યા એમાં કોલસા સિવાય કઈ નથી કોલસો એટલે ભૌતિક જળ વાયુ આકાશ પણ ભૌતિકણાવટ કરીને અનુપ્રયોગ કર્યો ફલાણો પ્રયોગ કર્યો પણ શ્યાનો આ કોલસા નો ભૌતિક ભૂત વિકાર સિવાય એની પાસે કોઈ ચીજ છે અને પાછું પ્રમાણે એનું કરાવીએ સાધુ ની વાત છે કરો છો કે સ્વામીનારાયણ ભગવાન છે પણ એનું કોઈ ને પણ પ્રમાણ કરાવ્યું સ્વામી કેવળી એનું કે પ્રમાણ કરાવું જોઈએ પણ કેની પાસે આજે દુનિયામાં મોટા છે કોણ સિંધિયો સરકારી સરકાર આ ચાર જણા પ્રમાણ કરે તો પ્રમાણ કેવાય તમારા ધર્મ નું શું આ સાધુ ન આની ચાર ની પાસે પ્રમાણ કરાવ્યું કે સ્વામિનારાયણ ધર્મ કેવાય સાધુ કેવાને હું કેવું ધર્મ નું પ્રમાણ કરે પણ એની પડ નથી કર્યું અમે તો બીજા ની પ્રમાણ કરાયું તો બીજા કોણ હોય વ્યાસ વાલ્મી શુભદેવ નારદારી એને પ્રમાણ કર્યું અમારા ધર્મ નું એટલે અમે ધર્મ ચલાયું લઈ કરવી અને જગત માં હરવું ભરવું હવે એનું પ્રમાણ તો આવડા કરે ને એ કઈ યાસ વાન નહી કરે કેમ એમ આ બધું પ્રમાણ એની બા છે ભગવાન તે જીવ ના કલ્યાણ ને આપણને આ મનુષ્ય દે ક્ષદ્ર નાનકડો એકમો અને ઉલા નો સંબંધ એના કરતા આપડે સહેલું છે ઈશ્વર કઠણ છે પેલા સમજો સાધુ તમે આ તો હજીથી બધાય એ તો એને સ્વામિનારાયણમાં એ વાણી ના રૂપ સમજવા એ તો એક બોલવામાં સમજીએ તમે ઈશ્વર છો તમે કેવી રીતે અન્ય શકો તમે મનુષ્ય છો મનુષ્ય શરીર માં રહેલો આત્મા શરીર જે વિરાતા દી એમાં રહેલો જે ઈશ્વર એને પુરુષો તમનો સંબંધ છે દે ને હરખો સંબંધ અહીંયા આગળ બ્રહ્મા વિષ્ણુ મહેશ વાત નીકળે ઈ તો ખોટા કહેવાય ભગવાન કહ્યું છે ને બધા આપણે અને કહીએ છીએ પણ એને સંબંધ આપણે સંબંધ દે ને સીધો છે ત્યારે એમ કહેજો અતિ મહત્વ ભાગ્યશાળી છે માનવ શરીર જે વિરાટ ને જેનો સંબંધ છે હાલ ઈ ઘર રજા મણી જાણી રાજા ખીજી પાડે વળી ખાલી રાજા ના ઘર માં બેઠે અને ટુકડો ભાગવા જાય એ મા રાજાની રાણી બાદુજી ટુકડા એ ભગવાન નો સીધો ભગવાન આપડે ટુકડા માનભવું ખુશી થઈ જાય ને પછી ટુકડા માં અને દેવાય પડે હો પછી શરમાઈ જાય પછી દેવા પડે આ જેને પુરુષો તમનો સીધો સંબંધ છે આત્માને એ આ જગતના ચિત્ર ફાળતો હશે ખબર જ ક્યાં સાધુ કે આપણે સંબંધ એને છે સાધુ પછી હો આને સીધો સંબંધ છે કરીએ શું એને બચવાનું શબ્દો નથી એટલે એ તમે એવો ગ્રેજ્યુએટ થાય પંચભૂત સિવાય બીજું કઈ હોય આત્મતને એને ઓળખાયું તેણે એટલે એવડે આત્મા ક્યાં છોકરી મોટો પંડિત જે નિષેધ કરે એ તો વળી બહુ જ બુદ્ધિશાળી કરાય કારણ કે દેખ્યું નથી ને એટલે દેખાય બરાબર છે કે ભંજભૂત દેખાય કે આત્મા દેખાય જે વસ્તુ દેખાવાની નથી એને દેખાવામાં લાવે પોતાની મેળે અને એમાં તર્ક પાછા ચલાવે એનો ક્યાંથી ઉદ્ધાર થાય આ મહારાજ કહે છે કે ભલે નાનકડો સરખો એક મનુષ્યનો જન્મ મળ્યો પણ એમાં રહેલો જે આત્મા એને ભૂલ્યા સંબંધ છે ઈશ્વરાભિક્ઞારે નથી હોય અને એના જ ઉપર દયા કરીને ભગવાન પોતે અવતારી દે કારણ કે આ જ્ઞાન દશામાં પડ્યો છે એને ઢંઢોળીને જગાડવો છે બહાર કાઢવો છે કાદવ એટલે ભગવાન અવતારીએ કાદવ માંથી કાઢવાને માટે ઢંઢોળવા આવ્યા છે તો આપણે બેન એ મનુષ્ય જઈકાલ ભગવાન હોય ગયા હવે અને હું પહોંચું તો જેને માટી આવ્યા આવડો એમાં તર્ક કરે છોકરું હોય એને એની માં હોય બેઠી રમાડતી હોય બા તો તું મારી બા કેમ કેવાય ભણાવે બા કેમ કેવા બઉ બોલે કે તું મારાથી ચીનુ કેમ ચિન્હો હતો એટલે સમજાવે ને બધું દનપતરા લખ્યું કથામાં લખ્યું છોકરું એક બોલકું ચાર પાંચ સાહીશ સૌના છોકરા રમે એમાં આવડવા કોઈ કઈક વાત નહીં કરીને દીકરો ચિન્મો કોઈ છોકરો સાંભળી એ બાની દાદી ઈ કેમ જન્મો મને કેમ જન્મ વર્ષ નો થાય તેની બાને પૂછવા જતો હશે છોકરું કેમ જન્મ અને નાનું હોય ત્યારે કરે એમ આપડે જરાક છકલા આવી જાય અને જરાક બે અક્ષર કઈ માણસ માં આપણને ડાયા કેવા પ્રશ્ન મને કરવા ને વીસ વર્ષ નો થાય એટલે પછી સમજાવવું પડે ને કોઈ રીતે અધ્યાત્મ જ્ઞાન આવ્યા વિના અધ્યાત્મ ની વાતને શું છે હવે એને સમજાવવું કેમ પંચભૂત નો અભ્યાસ આપ એમાં તમને અણુ શોત માં હાલે છે એ માર્ગે તમે કુશળ બની જાઓ પણ આત્માને માર્ગે તમારું કામ નથી આવી ત્યાં હાજુ અમે બે નોખા પાડી મારે તો તમને એ સમજાવું વાંચો તો વિચાર કરજો ઈશ્વર આવી રીતે લીધા અને મનુષ્ય આવી રીતે લીધા યાત્ર અવસ્થા ને આજે સમજી લો આ જીવના દેહને ને વિશે પણ ચાર વાણી કહીએ તે સાંભળો છે જો એમાં અનુસ્યુત પણ સ્વતંત્ર થકા કોઈ મોકલ્યા નથી આપણા કર્મ ને નથી એ કોઈ ને બરાબર નથી અનુસ્યુત પાછળ પાછળ પાછળ પાછળ શા માટે આપણે ફે નીકળી ગયા આપણા કર્મ નબળા જમપુરીમાં જાવ ત્યાં ભેળા જમપુરીમાં આવે છો ભેળા જમપુરીમાં પશુ પક્ષી માં જાઓ ત્યાંય પણ ભેળાજો રન્ય ઇપલમ સ્વાુપી અન્યો અનશન અભિગ્ર ભગવાન જોયા કરે આ મૂર્ખો જરા કામ જોવે એના મસ્ત હુંડા ભગવાન એની વાત બાદ એવા જે ભગવાન તે જીવના કલ્યાણ અર્થે પૃથ્વી વિશે અવતાર ધારે છે જયારે એ જીવ જે તે પોતાના જે તે ભગવાન ના જે પ્રતિપાદન કરે તથા ભગવાન ના જેવર્ય તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્ર વર્ણન કરે તથા આત્મા અનાત્મા વિવેક કરી દેખાડે તથા જીવ ઈશ્વર માયા બ્રહ્મા પર તેના ભેદ ને પૃથક પૃથક દેખાડે એવી જે વાણી તેને ફરાવાણી કહી એને ફરવવાણી આપણી માણસ ની ફરવવાણી હો તમે જાડી ભાષા સ છ તમારા નોખા ન પડે તો એ કાંઈ ની જાવ ઉચ્ચારમાં ઉચ્ચારમાં નોખા ન પડે તો એ ભગવાન નો ગણાયો તમારી વાણી ભગવાન હરે સંબંધ વાળી હજુભાઈ શું કહ્યું ભગવાન ના ગુણ ઐશ્વર્ય સ્વરૂપ એના ચરિત્રો એનું જે વર્ણન કરે એ ની પડાવાણી કેવાય અથવા આત્મા અનાત્મા નો વિવેક કરે એ વાણીને પણ પળાવાણી કે જે માહિત પદાર્થ તથા વિષયા તેમને વિશે વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહીએ અને જે અને તે ભગવાન જીવના કલ્યાણ ને અર્થે પૃથ્વીને વિશે અવતાર ધારે છે તેજ. શું આ એક એક અક્ષર છોડવા જેવો નથી તે ભગવાન તેજ કોણ જેમણે વિરાટ વિશે ચાર વાણીને પ્રકાશી છે અને જે જીવના હૃદયમાં અંતર્યામી રૂપે રહ્યા છે એજ ભગવાન ઈશ્વરના હૃદયમાં હવે ઈ પાછા જીવ માં આવે જીવના હૃદયમાં બેઠા છે ઈ આવ્યા એમ ન બોનવું જે પૂર્વે ઈશ્વર માં હતા ઈ આ જીવ મત એને આ કહ્યું હવે આ મનુષ્યની વાણીમાં એ ચાર ભેદ અને ની વાણીના ચાર ભેદ પરા પધ્યમાન વહીખડી ઈશ્વરની વાણીના રૂપ તો તમે સાંભળ્યા હવે આ જીવ ના કહ્યા એટલે આપણી વાણીના આપણે જીવ છે આપણી વાણીના ચાર પ્રકાર છે એ આપણે કઈ વાણી બોલીએ છીએ આપણે જોઈ લેવું હે કઈ વાણી બોલવી જોઈએ આમ તો પરા વાણી બોલવી જોઈએ બોલાય છે ને પરામ કરુખ છે તમે મુંજાવી દો છો બોલો જીવન હા જીવના હૃદય અને તેજ ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે અવતાર ધારે છે અવતાર ક્યાં ભગવાન ધારે વિરાટ પુરુષના હૃદયમાં જે ભગવાને ત્રણ પ્રકારની વાણી ચાર પ્રકારની વાણીનો પ્રકાશ કર્યો જીવ ઈશ્વરને જે પ્રેરક બન્યો એ જ આત્મા નું છે અને એ જ ભગવાન પાછો અવતારતા રે આપડે શું કરીએ ભક્તું મેળા થઈને આના છે આના છે અને એમાં આવડ માથામાં કરનારા બઉરિયા ને એ કહેવાદ ભાઈ વાત કરી એટલે એને હું કઈ બરાબર પણ આમાં સારું છે લગભગ આમ જ માથું કરે આપડે કરીયે શું આમાં કોઈ અટકતો નથી માથું એઠું કરવા એમ નથી જતો સ્વામી કેમ બનશે હવે એને મહાપુરુષ થઈ જવું દુનિયામાં આયુ છે સ્વામિનારાયણ નો સંપ્રદાય છે બોલો જો શું કે જીવ જે તે ભગવાન ના સ્વરૂપ નું જે પ્રતિપાદન કરે હા તથા ભગવાન ના જે ધામ તેનું પ્રતિપાદન કરે તથા તેના ચરિત્ર વર્ણન કરે તથા આત્મા અનાત્મા નો વિવેક કરી દેખાડે કરી દેખાડો ને બરાબાઈ અમારે જીવન હોય તો કે હવે તો આપડે રેસ લીધો ને એને ભજાવવો જઈએ છતાં જેવા ઈશ્વર માયા બ્રહ્મા નાને પરબ્રહ્મ તેના ભેદને પૃથક પૃથક કહી દેખાડે કહી દેખાડે શું દેખતો નથી આપડે બધા બરાબર કહી દેખાડી ને કેમ અને જે પ્રયત્ન કર્યો એટલે આ જગત તમને તુચ્છ મન પડશે ક્યાં સુધી આને કઈ નાશ્વંદ ને દુખરૂપ ને જળ એ પેલા પોપટ ખોખો મારે એટલે રામ બોલે એવું બોજે ને રામ ની ખબર છે શક્તિશાળી હતું નાણસવાદા સ્વામી મારા ગુરુભાઈ મારા કરતા વરજદારો વહેલા સાધુ ત્યાં હું વરસથી મોટો થયો પણ એ બીજા નિષ્ફળ સ્વામી હતા એક દે અને એક નિર્ગુણદા સ્વામી આપણા હતા એટલે ગૌટા હતા વાડીઓ માં નદી તળાવ માં ક્યા જાય મહિનો હોય માં મહિનો હોય મંદિર ને નળે ન નાય એક માંદા હોય તો જુદી વાત છે અને દોરી ને ટુગડું લોટો નો રાખે સાધુ ને ત્રાંબુ પિતળ રખાય એટલે થૂમડું હોય અને દોરી હોય પાણીમાં જાય બુડે કોઈ દી નો બુડે અને થૂમડે ના રૂપ પાણી કેમ આવે એમાં પણ આવે તો આમાં એક નહી આવડતું એક દેશ આ કોઈ ને આવડે તુંગડું બુડાડતા ન આવડે સાધુ અને તુંગડું એનું છે લોટા આવી ગયા આપણે સાથુને કુતર ની રૂપાળી દોરી હોય એટલે કાથી ની સિંદરી રાખતા અને એની દોરી પછી ગુણું એટલે તુમડા ગળે બાંધી હોય પાછળ સુકેલી દોરી નાવા જાય ત્યારે તુમડું આગળ દોરી નો જન્ડો પાછળ નાખી દઈએમડું ટીંગાય બે જણા હૈદા થાય બાપુ બાપુના બંગલા પાસે નીકળ્યા નાનસદ સાં સ્વામી તો કમણા બાપુ ને મૈયા નથી ધારું ચર્તા જઈએ તે ઓળા સાધુ હતા બહુ હાલો યા થઈ ગયા ત્યાં તો આગળ પટ્ટા વાળા ને બેઠા હોય ને મારા ક્યાં જાવ બાપુને મળવું પણ બાપુ નો નહીં કોઈ પણ આવે એને ખુરશીઓ નતી રાખી કારણ કે ખુરશી ના પૈસા બેસે એ રાજ્ય ને ખોટું ખર્ચ ન આવવું જઈ રાજ્ય એટલા ઝાડવા પડી જાય એના થયા કાપી ઢોલકા ફેર્યા હોય આપડા પછી લાંગે ના હતા એટલે જે આવે એની ઉપર એના રૂમમાં ત્રણેય દાવતો થઈ બે દાવે ત્રીજો ન આવે પાછી એમાં ત્રીજી ખુરશી નહી હો પાછી આ નાનસિંહ સામી ગયા તો એ પટ્ટા વાળા મારા ચનું કામ છે કે બાપુને મળવું તો બેઠા સ્વામનારાયણ સ્વામનારાયણ આ તા સાધુ પછી વારા હોય ગયો હોય ખાલી કરે એટલે બદલી જાય આમ દઈ જાય પછી ઓઈલો મળી આવે એટલે વળી એક એક આમ જાય અને નવો આવે એ અનુભવ બે વારો આવ્યો એટલે ગયા પટ્ટા વાળા કેટલા જ આમ બેસી બે ખુશી થતી સ્વામિનારાયણ બાપુ ઉભા થયા હમણાં કોઈ આપણે મળ્યા નથી અને તમે હરિભગત ના દીકરા શિવજી મહારાજ ને તમારા વડવા મળ્યા છે મને એમ જો ગાલે બાપુ ને બે વાતું કરતા ગઈ ભગવાન ને એટલે આવ્યા બાપુ એવો હતો જરાક ઘડી થયો બાપુ કીર્તન કીર્તન અને પહાડી હાથ હતો અને બંગલો ગાજે ગોપી છંદ ને પુત્ર ને પ્રેજો વૈરાય પદ એ મોટા મોટા એટલે બે પદ પૂજા કરે પણ બાપુ એવો હતો ગુઠો એમ કે બાપુ આ રાજ મળ્યું છે રાજા એ તો ભગવાન ઓળખી લીધા હવે નકરા આમાં નામા રાત દીધી હેરાન થાવ નહી આજ હવા ભગવાન ભજ્યો ભગવાન કહે તો બાપુ સાંભળ્યો જરાય અને ઉદભેગી નહી કલાકે રોજ આવેલા પટ્ટા વાળા ટાઈમ તો બઉ લીધો પણ હવે ક્યારેક ક્યારેક મંદિરે આવો તો આપડે વાતો કરીએ ભગવાન ની ભલેશો આ એમ કરી ગયા અલમસ્ત કરતા હોલ મસ્ત જો તો બીમાર છે એને ખબર છે દેવ પ્રસાદ સ્વામી ધામમાં પેલા જાય ઉના શિખર પછી તરત બીજે દરે દર્પણ સાધુ મોટા દર્પણ ન રાખાય કેવળ ચાંદલો ચાંદલા ની જગ્યા દેખાય એટલો કાચનો ટુકડો રાખે મોટું દર્પણ હોય તો આમાં કરવાનો ભાવ થાય બરાબર છું ને એટલે એ સાધુ ને ન જોઈ એટલે જય સોમનારા કરો શું કરે જો નાક ની દાંડી જોય નમી નમી ગઈ હોક ની નમી ગઈ કીર્તન માં નાક ની નમી ગઈ આવે જયારે મરવાનું થાય ત્યારે નાક જયારે જવાનું છે નાક ની નંડી નીકળી જાય વળીયા બોલે મારી લપાટ મારા અહીંયા વાતો કરાવે છે મને આવીને ગયા સ્વામી મને લપાટ મારી હું કામ મેં આમ કહ્યું આમ કહ્યું કહ્યું તો તમારે જ ને કહ્યું ખરેખર રાત્રિ કેટલાય માણસો ની વચ્ચમાં જનભાઈ સાંભળતા નથી પડે એને ખબર છે માણે જનભાઈ હતા બધા હતા હજી તો ઉત્સવ બે દિવસ થયા હતા પાટો બાંધવાનું કે આવી નાર ભાઈ દેવ પ્રસાદ સ્વામી ને ધામમાં ગયા પછી મેં દેહક્રિયા કરાવવા ગયા ને આવ્યા ત્યાં તાવ ઉભો હતો ડાક્ટરે કહ્યું કે છાતી માં છે સ્વામી લેપ લગાવવા દેતા નથી એટલે હું દઉક સ્વામી આમાં કઈ ન હોય અહીં જો પડવાનું હોય એ રહી નું હોય લગાવવા બીજા હા ભણેલા આવ્યા ભણેલા હવે એના હાથમાં હશે આ બધું રાખી દેવાની જો લગાવી રાખી તમાર રાખી બાંધી લઈ ગયા આગળ બાંધ્યા તા તો છોડી નાખી એટલે પાછળ ગયા પાછળ ગયા પછી પોય ને મોટી લઈ ને મું મેંડો સીવવા એટલે છોડે નહી એટલે ગાઇઠ હોય તો છોડી નાખ સીવી ગયે છોડે નઈ પાછળ એટલે એને હું છે રાખી પેલા જગજીવનભાઈ ત્યાં આવ્યા જગજીવનભાઈ તો જઈ ન હતા છતાં ઉઠ્યા પછી મને કે આ સાધુ કોક જુદા દેખાય માનવી નથી નગરી જઈ નથી આ નજરે જોઈ લો સંબંધ આત્માને છે પણ આત્મા ભૂલી ગયો ખબર હે બોલો ભાઈ મેં ધરી રેછું નહી બોલો બોલો બે બાબત એક સંપત માં બુદ્ધિ માયા ની દીકરી કુદ આવે એ માવડો આ ક્વરને કેદી ઓળખ જે બુદ્ધિશાળી માણસ છે બુદ્ધિ તત્વો માયાનું ઈશ્વર ઓળખતું હશે કોઈ નહી આ પછી ન સમજે ખાવ્યાય આકર્ધારે તર્ક કરવાની એની શક્તિ નથી એટલે હું એ ન્યાય આકર્ષ હશ એ બુદ્ધિ ભૂલાવે એ સંપત્તિ સંપત્તિ ભૂલાવે જાજી સમૃદ્ધિ મળી એટલે જરૂર એને જે માહિત પદાર્થ તથા વિષય તેમને વિવેકે સહિત યથાર્થ કહી દેખાડે તેને વૈખરી વાણી કહીએ હવે સમજયું એ જોવાનું પૂજા ને પરા પશ્વ શું પાછળ તરત વહી ખરી જગત આખું અત્યારે વહી ખરી માં જગત આપણે ભલે ભગવાન કર્યા હું વહી ખરી માં વાત છે થોડાક ભગવાન નો હોય એટલો પણ લગભગ જગત વહી ખરી માં જીવે છે અને જે માહિત પદાર્થ તથા વિષય વિવેકે સહિત યથાર્થપણે કહી દેખા તેને વહીખરી વાણી કહીએ જોવા જગત માં વ્યવહાર માં વડાપ્રધાન થવા જાય છે ને કઈ બીજા જ ભાગમાં બેસી જાય સમિતિયો નિમાય એમાં એને નિર્ણય માટે મુકવે છે ને પક્ષીનો નિર્ણય કરેલ આત્મા નો કરો બરાબર ને કાગડા નું ખાણું એટલા કુતરિયાની વિષ્ટા છે ગધડા છે આણસ છે એનો નિર્ણય કરવો શું ભાઈ હું બોલ બીજે બીજું કઈ છે અને એ બાજુ માની કેવું વ્યવહાર ગમે ચોડાયો કરે ચોખો કરે બીજા ને મળી ગમ ખવારે વ્યવહાર બીજું અને પંચ કારણ કે જીવ વિષય વિના રહી શકતો નથી જેવ પ્રાણી પ્રાણી એટલે જે એક જનાવર હોત એને વિસી જોઈ મનુષ્ય વિસી જોઈ એમાં ડાય વિષયની વેચણીમાં એ આત્માની દ્રષ્ટિ આવે ક્યાંથી આવે જ નહી અને કા વ્યવહાર આમ હોવું આમ હોઉં આ બરાબર જવાય આ બરાબર જવાય મારા જઈને જ ડહી જાય કોઈ ની બહાર નિર્ણય નહી માત્ર પંચ વિષય માં જાય મરી ને જ્યાં જશું એ તો ખબર જતો નથી અથવા તો એ બરાબર અને આનું विवाम विवेक एट बराबर व्यवहार कर पंच विषय पंच विषय पंच विषय तो दरेक नो खोराक પંચ વિષય તો ખોરાક શબ્દ સ્પર્શ રૂપ રસ ની કં એક સામાન્ય પંચ વિષય કહું એક માણસ ના આવ્યો આ હું લગાવી દઉં ચોખ્ખો થઈ ગયો ખરું પછી અત્તર લગાવવાનો ભાવ થાય ને થોડો અતર નો લગાવે તો એ કાંઈ નહીં થાય અપંચ વિષય એ પંચ વિષય ક્યાં લેવા રૂપનો રસ નો છે રાગનો નો છે આ બધા પંચ વિષય વોટાયો હોય પણ પંચ વિષયમાં અને આ વ્યવહારમાં વિષય તેને વિવેકે સહિત યથાર્થપણે કહી દેખાડે વિવેકે સહિત અને યાર્થ કહી દેખાડે એને વહીખરી વાણી કરી છે ઈશ્વરની દ્રષ્ટિએ જે આ જગત માં ડાયો થયો એ હલકા મારુતિ ભાષા ભગવાન ને ભૂલાવવાની ભગવાન ને ભૂલાવવાની એટલે એને વહી ખરી દુનિયામાં ડાયો દાપણ માં હવે એને આપણે દાયા કરીને એનો મત લેવા જાય આ સ્વામિનારાયણ બેન છે સ્વામિનારાયણ પોતાનું જાણી નથી સનાતન ધર્મ ની વાત કરે પછી અહીંયા અર્ધ માણસો એ કઈક ખોલ્યા કર ખાતા એમાં બધા આવડા આમાં કરનારા બહુ મળે છે આ બરાબર आत्मा संबंध वालों को मध्य महीने उम क्रम आने कई खरी वालों भूमो જે બરાબર નિર્ણય આપે વ્યવહારનો પંચ વિષય નો નિર્ણય આપે પુલ જાણતો નથી એને તો કોઈ તું ખા વિના શું બોલે છું બિચારો રોકાય કે ના થી રોકાયો કેનાથી રોકાય ભાઈ હાજર દલપતરામ દેવાય લેચું છે કે ચતુર ના ચાર પગડે રાત્રિ અંધારા હોય તમને ત્યાં દેવા થઈ ગયા સિમ માંથી આતો હોય મારી ગામ પગ માં પગ નીચે ચીકણું આવી ત્રા પગે હાલે ત્યાં ફરી માં ઉભો ને કે કોણ જાણે પગરો પડ્યો એની ઉપર પગ રાખી માથે પાણી રેડવે ચતુર શું કામ કરે શું હે બગડ્યો ના જ બગડ્યો પાણી તો બગડવાનું ચતુર્ ચાર બંદર બનતા પદાર્થ અને વિષય ને વિષે ભ્રાંતિ સહિત અયથાર્થપણે કહી દેખાડે તેને મધ્યમાં વાણી કહીએ મધ્ય અને એ પદાર્થ અને વિષય ને અંધ કહી દેખાડે ના આવે તેને પશ્યૂ કઈ જાયો એટલો ભૂલ્યો એમ માની ભગવાન ના માર્ગો હવે કીર્તન વાંચો એટલે બરાબર દુનિયામાં ડાયો જગત માં જરા બધા પદાર્થ ને વિષય બરાબર કે અંધ છે ખબર પડી જાય આમ હો છો શબ્દ ને અરે સબંધ નથી રાખતા કારણ કે આ બધા તમે કેવાય ગયા છો ને ઉપરથી બોલવામાં એટલે મૂલ ને આજે તમારે કઈ સંબંધ નહીં પદાર્થ ને વિશે ભ્રાંતિ કરીને અયથાર્થપણે કહી દેખાડે બોલો યથાર્થ કરી દેખાડે હા યથાર્થ છે એ છે બોલો પદાર્થ ને વિષય ને ભ્રાંતિ સહિત અયથાર્થપણે કહી દેખાડે જો તમે સાંભળવા બેઠા છો જાજાન સ્વામી ના શબ્દ ની આજે સંબંધ નહી એ કોઈ માણસ કહેવાતા હશે ભાઈ વધારે થાય આપણે બંધ કરી ભીયું એ શું કરે સ્વામીનારાયણ ભગવાન આપણે પેલા આવડા ને બસ પૈસા મળ્યા અને કલ્યાણ કર્યું લાખ રૂપિયા થઈ દે પાંચ લાખ થઈ દેખાય ના કલ્યાણ ને પૈસા ની સંબંધ હશે ચંદ્રકાંતર દેખાડે ને કઈ સમજવામાં ના આવે તેને પશ્યંતી વાણી કહીએ એવી રીતે જીવની જાગ્રત અવસ્થા ને વિષે એ ચાર વાણી રૂપ સમજવામાં આવે છે સ્વપન અને કેમ પાડવો એ વચનામૃત એવી વસ્તુ છે આવું ભૂલી જા હું બઉ તો વાંચે વચનામુક નાખવું મળશો કઈ વચન પ્રિય પ્રિયભાઈ પૈસા ખર્ચી ને કલ્યાણ લઈએ ને ના પાડે છે બહુ તર્ક જ્ઞાન માં પોતાની મેળે નક્કી કર્યું એટલે સંપત્ત સંપત્ત સંપત એ ધક્કો મારે સમજણ ધક્કો મારે ધક્કા નો મારી કહે અને જય સાધુરામ તમે આ થોડું વાંચો તમે આખા બ્રહ્માંડ માં ફરી આવો શક્તિ હોય તો આ ક્યાંય મળે અને દુઃખ શું થયું તમારા બાપ દાદા ના હૃદયમાં વાંચન હું દેખું છું ને એવા ભૂલા પડેલા છે ભણેલાઓ અને જરાક વાંચતા આવડ ને કા બેઠા હોય એમાં કોઈ તર્ક કરે ભાઈ એટલે આપણે બોલીએ એટલે આપણે ડાયર કે આત્માની સાથે સંબંધ નથી અને આ જગતના ખરેખર હું કઉ છુ અનેક સત્પુરુષો આજે પેદા થયા છે શું પણ શાસ્ત્ર માં સત્પુરુષ કે સંબંધ નથી અષ્ટ સત્તર નો બોલવામાં હો એ પ્રમાણે જીવન જીવવાનું હવે આ તો લગ્ન બે બે આપવા કર્યા છે આ કર્યો સંતોષ માની લીધો મહાપુરુષ થઈ ગયા કોઈ શાસ્ત્ર એટલા થી જ મહાપુરુષ હશે આમાં ભૂલવણી માં ભગ ની ભૂલવણી લખી સીધો રસતો હોય તો ભૂલવણી કેમ કહેવાય અને આપણે ઘેરે આ ભગવાનને પ્રગટ થઈ ભૂલવણી માત્ર કાઢી નાખી છોકલ્પિત લઈ અને ભૂલો વાળા ના રાજીનામાં રહી સ્વામીરાય ને રાજીનામા ન રહી ક્યાંથી ઠેકાણે પડે તો